અમને એમ કહે છે કે પુરુષાર્થ ને લીધો ઓછો થાય છે એવું લઈ હોય થાય છે તમે ના જો આપણને પંદર મહિના લાગે કે હવે પહેલા કરતા સારું રહે છે સારું રહે છે એ બધું આજના મે ખાલાસાઈ કે એટલો ઉલાડ્યો છે નહીં સાજે ઉઠી જશે હા કે આપણે ફીલનો ફ્રેઇમ કે જાગૃતિ રહી જે આ ના હોય એ ફીલ છે મિત્ર દે અને લઈ તો તો સં સંની વાત કહેવાય આ રાષ્ટ્ર સર્વોચ્ચ પ્રબુદ્ધિ આપો અને જે મન એમાંવા આપડા ને બધું ખાલી આપણા માટે પૈસા બદલે એટલે આપડે એ જ કરવું એવું ને એટલે ના હતા જે આપણને રહે મળતા ભોગવવાનું આવતા એનું બચાવું અહંકાર તો હોય બચાવું એવો અહંકાર તો હોય હળદર હં બચાવે છે હા હડત આપણા ભારત માં જોઈ લીધું ગવર્મેન્ટ ના રન બને લગ્ન ઓફિસર્સ બને ચોક્કસ બાવતું છે મોટા કંપની ના બને એવું બનવું જ છે એ લોકો હોય તો મોટા પોલીસ સ્ટેશન કે મોટી કંપની ના એટલા છે જો પોતા જોતા જોઈએ એ બને છે જો ધંધા કરવા સરકારક હોય ને પછી એ કરવું ત્યાં ની વર્ષ પછી નહીં આજનો વિચાર આપડે આગળ ના જ શકીએ તો આજનો વિચાર પણ થઈ જાય આજે તરફ જીવન ના ભાઈ દસ વર્ષ ના થઈ શકતા હોય તો વિચાર કરવા એમ કેવી રીતે તમે તમારે જો લાઈફ તમે કરવાનો હોય રાઈટ સ્ટેન્ડ ઇસ પચીસ ફાઈવ ઇય ટ્વેન્ટી જેમાં મારે એડમિશન જોયું પડે એવી મોટી કંપનીઓ માં એ લોકો અમને સવાલ પૂછે કે તમે દસ વર્ષ પછી શું જુઓ છો તમારી માટે તમારી દસ વર્ષ પછી તમે શું હશો એવું કે અત્યારે જેટલો પ્રકાશ માં આવે છે એના બધા સારો પરિચારો કોઈ ને લાગે જો મને તો વાંધો આવતો છે પણ એવી અંદરથી દીધે કે દસ નાદ કેવું કયા કરી ના શકે હવે તો શું થશે ઈરાબા વ્યાર છે બરાબર આ બળે કા કેવાય ઓકે ઓ તો આને આયે તો કોઈ નહીં બસ ત્યારે એક દાતા એ તો એને જે છે વાત કરે પછી શું કહેતી આ ને તો સાંભળવા જવું જોવે બંડા છે બંડા છે નો તો બંડા ગયો લોફી સે આતો આંગર જંગલ જે પાકી વાડી જાય દેપુ આમ પર સાઈડ પર પાકી પાકી સામોની સાઈડ પર પાક આ આપો આ આપો આ આપો આ આપો વાળી આгруજ છે સાંકળ ખડે છે ગાલા રે જે જોર પતક દેની છે તો જાણું થઈને દેના જીએ દ મિત્રો મોટા લોકો એટલે બાર ના લોકો જે તને કેટલો ઉદું બનાવી જાય એ સાથે એટલે કે આપડા વડીલ હોય આપડા વડીલ બાપ સદાબાલા અબાર ના એ આપણને કશું રીતે બસવાના છે આપણને કઈ વાંધો ના હોય દુઃખ ના હોય આપડે એવું કયું કર્યા કરવું અને લોકો કરે ને કોઈ એવું ના થાય એટલે જે જે ઘણા મા બાપ એમ ગયા રવિયત થઈ ગયા હોય જગત બહુ પછાડેલી જોઈએ પધારે પછાડે પથાડવા જાય છે पचारोलो अथा अमरी कोई खाते वाताघा थे तो रड़ी पड़ा तरह तब मैंने कि करो तमरु चलन चावे ना एट तमें रड़ी पड़ोस अवसार गवाई હા તમે કીધેલું કે રડવું નથી આવતું તમારો પોતાને મોટાઈ નું રડવું આવે તમને તમારો અહમ ગવાય છે રડવાની સામે એટલે તરત પાછું પહેલા જવું ના રે પણ હજી જરાક કચ્છ લાગી જાય કઈક એ રીતે ખરાબ કરવો જોઈએ જોઈ લેવાનું તો ખૂબ લે મા બાપ ક્રેક સમજા પણ થાય દાદા એક ગુરુ એટલે પેલા ગુરુ સમજો દાદા નાની પુરી સેવા કરે તો મોક્ષ મળે ને ભોગવી ને મળવાનું તો કરું જી દાદા ઘણી વાર એવું કે તમે એક વસ્તુ લો તો બીજી મોફત માં બે ટેક્સિ ની બોટલ લેવી હોય તો ઘણી વાર જેલ માં મૂકે તો બીજી મોફત મળે તેવું થયું નાની ની તો મોક્ષ મળે ને પેલું મફત આવે છે માટે ઘાસ લેવો તો આપડે મકલ થાય માટે નહીં રોજોરા મકલ માટે એમાં પણ કામ લાગે એમાં ગુજરાતી સાયન્ટિસ્ટને જો તમે ખો એમ જ છે એમ પણ હોય ના પણ એવું બને આપડે તો એમ ગરી દર્શ ના ગયા એમ જ થાય સાયજેસ ના ગયા માહિલે I said earlier, I didn't say that earlier, right? Yeah, I can see that. I see that. I know to go to the Aftarwani Maati, why, but why does the other right now really want scientists to know what he is saying? જ્ઞાન કેમ સાયન્ટિસ્ટ માટે વધારે છે સાયન્સિસ્ટ બોલે છે સાયન્સ ની અત્યારે એટલો રફ છે કે એને ભગવાન માની શકે સાયન્ટિસ્ટ બોલ્યા ને બહાર આવે એટલું બધું રફ ત્રણ ચાર કલાક ત્રણ ચાર કલાક માં તો ઓફિસ પણ મળે ચાર કલાક માં હોય કલાક માં આવો તો કેટલું થાય તો ઘણું થાય છે આલબે કોલેજમાં સ્કૂલમાં 15 વર્ક કર્યું ભાષા શિક્ષણ મારી વિષય છે અને કાયમી શાંતિ કાયમી છે કમગીર છે રટા માટર ઓકે મને વોટ્સએપ કરાયાને સંગ આપડા બોલોમાં કરવો એમ પ્રમાણમાં કેટલું હોય એટલું તે શું નામ તમારું પરસો પર આ દેહ નું નામ પરસોતમ છે પણ તમે ખરેખર કોણ છો તમે બતાવો તો જાણીએ તમે બતાવો તો અમે જાણીએ કોણ છો ખબર અમને ખબર નથી ક્યાં સુધી ભણેલા નઈ ભણવા જ કરે બે વાર લાગે તો એને કહી પ્રતિમા આવું બોલ્યો તમે કોઈ પ્રતિબંધ આવું ના બોલાય આવું કરી ન બોલું નાના માણસ નું ના બોલાય તો ના મળે એટલે એટલે કે આગળ આપડે અભ્યાસ કર્યા જોડે મળી જાય ની એ તો જોડે આવતા થાય એવું બે ખાણ ને બધું નથી પગજ બધો નીચે ખરાબ ગંદ હોય એટલે નહી બેહવાનું અને બીજું ચામડા નું કયું ને એટલે નહીં કહેવાનું ઘરમાં બુટ પહેરે છે અંદર ના રસોડા ના નોખું કેવું છે સુખવા કેટલી પુનસારી છે કોઈ જગ્યા દેશ માં તે જોયેલું ને જોયેલું નહી જોયેલું દાદા? તમારો ઘરો સારો બાજે સારો બાજે મોટા ઘરો બાજુ ધર્મ અંધારામ ભટકીએ છીએ અને જે મારવા નહિ મારવા માની છે અને મારું તેને જાણતા નથી તમારવા નહીં તેને મારા બધા તમારા તમારે કોણ કોણ છે મનમાં ભૂલી ગયા પછી નો છોકરો થયો નથી મળ્યું એને મારું મારું ગયા કરે એવું દવા આવતા ના છોકરા તપાસ રાખી બે ખબર એટલે અંધારામાં ભસે ગયો છે ભગવાન એ કઈ અદ્વા દેખાય તમને દેખાય દેખાય અને સુગંધી એટલા માટે સુગંધી ના હોય ને તો આપણને સુગંધ આપણને સુગંધી રહેવા ભગવાન એટલે ભગવાન લેતા નથી એ આપણા હારું સુગંધી છે આપડે સુગંધી આવે ને એટલે ચિત્ત આવે એટલે ભગવાન માં રહે એટલે ત્યાં આપણે આપણે જયારે ધષ્ટી વ્યક્તિ કરીએ ને ત્યાં હરગાવવું સમજે અને પછી મંદિરમાં ઘરની કેમ ઘબડાવે છે કોલા ભરાય નહીં એ ત્યાં રાખેલો કોલા હાર પેલો ગંડો આવી જાય એ કેવી રીતે કોલા હાર જાય તમે આપડે પેલું હાર્મોનિયમ લગાવી લે તમેલું ને આવડતું ના હોય કોલાહ કરનાર ચાલી જાય એવું જોયું નહી તમે ક્યાં બોલતા આવું ના બોલે હવે એવું જોયું નહિ જોયું આપડે હવા મને હશે ને જોડું છે એવું આ ઘન ભાઈ એટલે પૂરું પેલું બહાર અમળાય નઈ નહી તો બહાર બાર છતાં ગધેડું ભૂતો હોય ને તો એ બધું તો ગધડું નહીં જાય નહીં આ બધી વ્યવસ્થા બઉ સારી હોય છે આપડા બુદ્ધિપૂર્વક સમજણ પૂર્વક ભગવાન તો કઈ સાલ ભેગા થયેલા એવું હોય બધી એમ અત્યારે ભગવાન ભેગા થયા નથી ઊંધાડે ભગવાન વગર ભગવાન ના હોય તો પેલું જોઈએ પેલું ના હોય ભગવાન જોઈએ ભગવાન બધું ઓછા થયું નથી બેઠેલા છે ઓળખાણ થયું નથી બેઠેલા છે ને ઓળખાણ થઈ જાય ને નિકાલ ત્યાર પછી રાતે ફોન બહાર ના કર્યા જોઈ મે શું તમારું નામ શું રમેશભાઈ પણ ખરી રીતે માય નહીં તમે કોણમા એ આત્મા હવે એ આત્મા છો જો તમે આત્મા હો તો રમેશભાઈ અપમાન કરો તમે ખરાબ ના લાગે પણ થયા નથી કરીશું ખબર નહી આવે મતલબ હજી ચાલતી નહી થઈ ચાલે સ્વરૂપ લે આવો વખણ થઈએ આપડે रविशी साहेब रविशी रामपुरा बारोली ना, ना मंगल काम थतु बा मैंने आरान करता है જે ફરજ છે એવા ગ્રહો એની ફરજ બજાવવાની ગ્રહો તમને મળે નહી તમારે ગુનો જ મળે છે हम ग्रह ग्रहों के ग्रहो हो ग्रहो चारा ग्रहों थ હવે તમારા ગ્રહ કયા સત્યાગ્રહ સત્યાગ્રહ સઠાગ્રહ શું કયું ને એવા નવ આગ્રહો છે કેટલા કુ નાવ આ નવ જો તમે હથાગ્રહ કરતા હોય તો હું કે આપણે આ પદ ટી ટાઈ મળે તમારો ગ્રહ ના હોય જેટલા આગળ જતા રે જેટલા ગ્રહો જતા રે તમારા મને ગ્રહ કોઈ ના હોય અમને મળે અમને આગ્રહ ના રહે તમે એમ કહો હું કઈ અઢવા કરી આવે પદ્મા ધાર અંધાવી સુધી હું કઈ ફરી વિનંતી વિનંતી કરી તમને આગ્રહ ના તમારે ગ્રહો થવા માંગાઈ રજા લે આગળ તમે સમજો કોઈ મોડો ને તમારો મંદિરમાં જવાના રહેતા પેલા પણ કરતા હોય કે દેશ પણ આવો થાય આપડે છે આપડે આપડે કાગળ છો માપ થઈ ગયા કાગળ આપી દેસ નો આપી દેવાનું પછી કાગળ કઈ લઈ ને આવ્યો પછી આપણે હોય તો આપણે કર્યો મોડે છે તમારે કી યાટાગ્રસ્ત હોય પદાગ્રસ્ત હોય મથા કે મથાગ્રસે તો એ છે મથાક નથી તમે હા ખોટો પોતાનું ગમેશભાઈ કેટલા બધા આગ્રહ રાખે બધા જવાબદારી જેમ જેમ સમજણ આવશે પૈસા ના ગ્રહ છે પૂર્વગ્રહ પૂર્વગ્રહ ત્રીજી રીત છે પૂર્વગ્રહ હોય છે પૂર્વગ્રહ પૂર્વગ્રહ પૂર્વક્રો ગુણ્યા પૂર્વ આવે તો એમને એમ ને આપડે એમ કઈ ના જો એમ છે શંકા થઈ અને ઘરમાં કોઈ માણસ ને છોકરા જોઈ લીધું હોય છતા હોય ને લઈ ગયો એના માટે ના આવે વિજય કામ માટે આવે અને તમે સંખ્યા કેમ હતો એ ગુનો થયો એવી કુરસ કે રાખવો પડે કે નહીં બ્લેમ ના કરવો પડે બીજા આવતો હોય એમ અને આપડે પાસે આવ્યો જલ્દી બધા જ આવ્યો હવે આ બધા પૂર્વ દેશ માં મળે છે કાયદા પૂરોગ્રહ રાખ્યો આખું બધા તો પૂરો ગ્રહણ કર્યું છે મોટા મોટા વ્યક્તિ છે આ આપડા ગુના તે ગ્રહો ગ્રો નહેરા નથી બરોબર છે હવે વિજ્ઞાન છે વિજ્ઞાન તો ચોખ્ખું અમલમાં જ આવી જાય હવે આ વાત હોવી જોઈએ ક્યાંથી ખોટ હોય તો આવવું જોઈએ સમજવું જોઈએ મતદાર થાય છે ધંધા માં કોઈ મજબૂત તમારી મજબૂત પડે છે મધ્ય નહી પડતો સંસાર થી ગોળા બહાર નીકળી ગયા છો અમારા તમે સંસારથી ગોળા બહાર નીકળી ગયા છો ના બહાર નહી ગયા હવે હું ઈચ્છું તમે કઈ રીતે બરોબર છે સારી વાત કી રીતે આપડી ભૂતો શીખાવી આપણી ભૂલ હોય શીખાવીએ નહીં તો ગુના જૂની વાત પછી નવ ગ્રહ પાછા નવનાથ નવ ગ્રહણ પાછા એક તો સત્ય હા સત્યાગ્રહ આપડે પણ હા પણ આપડે પાસો ગર છે માપ બધા ફરિયાદ કરે છે તારકા માણસ ન સત્યાગ્રહ કરીએ છીએ ત્યાગાજ કરો ને સત્યાગ્રહ પછી આગ્રહ આગ્રહ આગ્રહ રાખે આગ્રહ से जाने तो याद रखू जा લગવાવા લાગ્યા છે તમને પીટ કે દેવાઈ ગયા કે આ લોકો ધનાદુર્ય કરે આવી દીધું તમને વોટરિયો શું કરવું આગળ હવે આટુ થઈ ગઈ ટેલેપે એ ગાડી દે મતદારો એ પીટ આવે વિદ્યા ગરમી મનતા છોડી મારું કેટલા થયા પૂર્વ પૂર્વજ્રહ